જેમ પૂછે છે કે જો આપડે કોઈ એનિમ્સ ને બઉ લવ કરીએ કોઈ પશુ ને ડોગ કે કેટ તો પછી નેક્સ્ટ અવતારમાં આપણે કશું થવું પડે એ વાત સાચી છે સાયન્ટિફિકણવ જાણવું છે facts or do you want to know beliefs scientific knowledge scientific gyano she dada na par emne sikvadi to ke tame animals ne bahu love karo to animals nu jam levo pade evu sikvadi to aa par ne to bahu karo to ne bahu karo to ne bahu kari to evu kare ne ha if you love too you love too much aa dada evu kahe to if you love them too much barobar thai ye to gotu kya hai gotu bahut love na kare ના રાખીએ અને તીરદકા તો ક્યારે પડના થાય લવ ના થાય તો વધો નથી પણ તીરદકા તો ક્યારે રહેતા લવ ના થાય તો વધો નથી તીરદકા ના થાય તીરદકાય કરે બિાનવાનો આવશે બસ પછી આપણે પછી ગંગાતા કેતા હતા કે ઇફ યુ డు બેક કમર ધેન યુ કેન બી બોન એઝ એનિમલ રાઈટ બટ રાઈટ ઇન ધ બિગિનિંગ અનથી આપેલ હોલ હતા સો વોટ વોઝ ધેટ હોલ ફોર્મ લાઈક રાઈટ ના વી ગોટ એनिमल યુ ગોટ ह्यूमन બીંગ્સ એન્ડ ઓલ ધ સો વોટ ઇઝ ધ વોલ ફોર્મ અ સોલ બટ અ સોલ દાદા આપણે વાત કરીને કે પ્યોર સોલ છે આપણે અને પછી એનિમલ થી આપણે આ એનિમલ ને બધું થઈ ગયું રાઈટ તો કે એ પ્યોર હોલ કે રીતે આ હવે તથી કે ના ન તો પણ એ તેમ કે આટિંગ ધ બિગિનિંગ હજ આપણે આવા હતા પૂછે છે દાદા કે તમે કહ્યું ને કે એ હતી જ અનાધિકાળથી એ હતી જ તો એની બધા હતા ઓલરેડી ઓલ ધ ટાઈમ